મારા દાદા ઉપર કરતું હોય હા સારું જોઈ જવું એ જઈએ ને બરોબર હું ગેરંટી આપું છું કે છ મહિના માં એકદમ સરસ થઇ જાય બરાબર મહિના સરકાર ભગવાને બુક માટે બધું બધા પાટી કાઢી હોય ફરી ભૂલ નાખશે મનમાં ફરે ખરા થઈ ગયા હા એ મંદિર હાજર એક બરાબર છે કામ જ મારા હું જે હોય તો અંદર રિલેટી અનતા જવાબ ના કેલે વાળી સાજે તોલાજી આ તો તો આ રીતે જ પ્લાનિંગ મેરા પેલા બેના પાછો આતો પાછો આયો એને દેવાગે એનો બહુ કાપી બહુ આતો બસ બસ કલાક કે ડ્રાઇવિંગ આ તો જમાની ફલાય કરી દીધું આ નક્કે ન ડાઈવસી ઓકે અમને મિત્ર ચાહીએ અમાર નામ ચાહીએ જલ્દી જલ્દી કહો છો ને ના કોમ લાકે જ જાય બાત માર કોમ લાકે જ જાય આમ બોલાય ને નટ આપ બોલાય જાય એ જો છે જ ના હોય જાય તમને માલિયે કે તબાય વળીને ના ગયો છે સાબતા હોય એ આ આપડે મુલાવે નથી ગયો બે ના બટ ઓકે જીન દે આપી મોકલે છે આ તો દે છે ઓકે મને દે દે દે મને એક જ દી એક કોટ કે આપના થશે કામ હોય જગ આયે ને તો ના બોલો તો જો આ દન કે ચાલી નહી તો જો ધંધો ચાલુ હતું ધંધો ના થાય બધા થયેલું ફર અત્યારે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 રૂમના તારીખ બે વગર ત્યાં પછી ઘણા જતો હું છું તમને જ આવ્યા કરે વ્યવસ્થિત શક્તિ દાદા કોઈ બોલું ઙઔ blue જ ણ઼િભ! હશઓ શમંભમભા૮ં ખાામામામ? ખામયં ચટમામ� બે દિવસો કે છે Thank you. đã mà đi cho rồi mà đi cho rồi là lại gần cho rồi là lại gần cho rồi that we can answer today. આપણે <laughs> <laughs> mm -hmm. <hums> <hums> <hums> <hums> a situation ma abhi wala to andar gira aa hai woh log ye ja do bolaka rahe hain tum bahut ho jao ha ha દવા તો કરવી જ પડે કે છે મન મૂકી માયા પોતાએ કોણ છે એનું જ્ઞાન પોતાના સ્વરૂપ થાય નહીં સર માયા નથી આવે <laughs> <laughs> અમે આજે આપણે ઘરે હતા ને આપણે ગયા જંગે ત્યારે ચાલડેનો જતો હતો આપણે જન કરો આ બધું મને છોડ દેજો જાય દીને મેળા ગયો હતો આ તો ઘરે ડાકલા પાસમાં બેવ પર ચાલે હા બાબા એને ક્રેન નથી ઉપર કે આ બધા લાગતા દેખાય છે ને લેવાનો છે તો કઈક તો છે તો કનેક્શન કેટલા છે ખબર નહિ કે પોતે રૂપી ભૂલી જવાયું માટે તો સતત કર અહીં મને સંતાહ આવી ગયો આ જ મને આવ્યો નિયમ તો બહુ જ નહાય લાડ હવે આપણે લોકો થઈ મેં તમને થોડુંક લખી આપું નંબર દીધો તો હું મેં એリモટો થઈ ગયો હા મમતા હિમસો થાય હિન્મ ભાનુબહેન પૂછે છે કે જે આપડી પ્રકૃતિ છે નવ કલમ અંદર સમજાવેલું છે ડિટેલ્સમાં તો તમે જો ગુણાકાર કરશો તો એ વધી જશે તો ભાગવી જોઈએ જોઈએ તો એ સમજાવો ડિટેલ્સમાં એમ કે હા એ તો બોલબોલ કરો ભાગ ભાગુ થઈ જાય વાતા કરે તો લગાવી ના વાત કરે એટલે બોલબોલ કરો હું બોલીએ ને એને લાભ માં પડે દાખલો આપી સમજાવો એમ જે બોલના જે મહે છે ફેમ બરાબર આપણે બોલ બોલ તો સાહેબ મજા આટલા બઉ અસરકારક દાદા મારું તમને આપી ભાઈ બધા બીજું કરવાનું છે મહાત્માઓ માટે જે સરસ્વતી વાંચીએ છીએ મૂળ વસ્તુ ના રી હોય મૂળ વસ્તુ તો સંપૂર્ણ છે એ ના રે તો બીજું જરૂર કીધું એ પૂછે એમાંથી આ બે હું આહ આપી બાજુ બરાબર જયારે પૂછે કે મૂળ આ માટે છે વાંચીએ છીએ તો એ દાદાની વાણી પ્રત્યક્ષ વાણી છે અને એ બુકમાં આપણે લખાયેલી છે તો મારું એમ કેવું કે આપડે જે બધા મહાત્માઓ જે છે દાદા એને માટે તો એ પ્રત્યક્ષ જ વાણી કહેવાય ને હવે એ બાવીસ જનરેશન ને માટે એના માટે જશે ફાયદો થશે ખરો ઘણો એટલે જ્યાં સુધી આ દાદાના પુસ્તકો છે હમણાં એ પણ એની અંદર કોઈ જાતનું થાય ને બરાબર અમુક કાળજી જ ના હા એટલે એ શું આ સાસો હા એ સાસો અમુક પડશે ને એટલે બરાબર બધા અમુક વર્ષ સુધી કામ લાગશે ભોગા ભાઈ તૈયાર કરાવે હા ટાઈમ કરાયું કયા આધારે એ થઈ જાય છે રેવાતું નથી કે જાગૃતિ કે કપસ ના આધારે જાગૃતિ ના દેખાય બરાબર બસ જાય શું ભાઈ આપડે ગોઠવણી કરી જાય છે દાદા લાંબો સમજવા આપડે બોલું ટાઈમ ના હોય દાખલો બરોબર છે પણ અમુક વખતે તકલીફ કરતા હતા નરમ થતા તમે ગામ હું બહુ સરસ બેન પૂછે છે જરા સમજાવજો ને મહાવીર ભગવાન ને પચીસો વરસ હવે પૂરા થયા અને મહાવીર ભગવાન પચીસ સાડા ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષ પછી પાછો આરો સર નીચા પછી સાડા ત્રણ વર્ષ આવ્યો તમે હાથો આવ્યો પરિવાર સમજાવે પરિવાર સમજાવો આગળ આ કારણે એટલો આરોહ ટોટલ કી જાયે તો તો આ તો આ તો વાતાજી કેરાય ના તે આવા કેન્દ્ર આ ઓ ઓ કેલો કે ગયા જે ડાઘનો છે રાઉન્ડ હ બરાબર તો બેબે આ Abbiamo સમય નો ગાયો હોય બે ની વચ્ચે સમય નો ગાવો હોય બધું સમય વખત એ આ છે દે ઉપર વિણે ચલો હ મનમાં બરાબર હા આવતે ભુ જelo આવતે ભુ પેલા મંજેને ચલો ઉપર ને ના તેરામાં દે છેતા હ છ ભાગના લે આ પ્રમાણે ખરેખર હોવું જોઈએ પછી સીધું આપડે પોંચમાં આમાં આમ થઇ જશે એકદમ ઉતરી ગયું ભય ગતુક ને પાડે છે ચડવાનું પચીસો વર્ષથી પચીસો ગયા છે પચીસ હજાર હજાર વર્ષા એ દેખાડે હમદેરી સમજવાનું દાદા એવું થયું કે આવું થવાનું આજે બદલાય ગયો પાછું દસમગ્રહ આઈ ગયો વધારે દસે બઉ મુશ્કેલ મુકાશે બન્યું નથી બનશે કિંમત માં બેવું કરી શકે ને કિંમત મહાત્મા જેથી દે સાબ દેખાહે બણવાયો આ ગયા આ કો દવાને માથે લગાતી ગોઆ બેન એ દે એમ ઓ પર બોલે એ ના કે નહોતું બ્રેક મે ટેક પાટ ઓ ઓ લોકો પાડી નાખે એ લોકો રાજીનામું રાજીનામું થાય રસ્તે આવી ગયા પડી જાય ને પડી ગયા ડાક્ટર શું કે તમે કઈ કેવું છે દાદા બુધેટ તમે કઈ હા ની મોટું બધા નમસ્કાર બની રેજન્દ્રભાઈ એ નમસ્કાર દેખાય છે તો જુરા દેખાય લે ઓર બોલા કર આ તો થાય કુડે કુડે વાત છે હા વાતોને કોઈ આઈ નહીં ના દાદા ઓકે નો હા ઊંડા ઉતરવાનો આશા નથી દાદા એ સમજી ગયો એ તો હું જાણો ને તમે આશય હોય ને અગ્નિ હળગાવે એનો ભે અને આઈસ્ક્રીમ ખાવડા બંને વીક જ નધારા ઓય યે બેસ બરા બંધ થઈ ગયો નાラ તે બોલો ઈજે આવ જેની બાય કેમ કમ કરીને લાસો નહીં જો એ બોલ કર્યું હતું એં તો આલે નહોતું અજો નિરંતરા આને રતરાવરો નિરંતર ડાલ્યા આવડે થોડી જ ટકા આ તો આ દવા આમ તોની થી હોની અંદરની દીધી છે એટલું જ બાકી સાહેબ